તે તમારેપ્ટ કરવો પડશે આ બધું છે માનસ થઈ શકે છે આ બધા પહેલા કોઈ પૂછતું નથી છોકરી જોઈ કે ના જોઈ તો આજે આમ જોવા જોય છે ને તો એ ચાર વર્ષથી ડાયવર્સ થઈ ગયો છે આ કમાવો તે ફરજિયાત હમવા જ પડશે અને ખુઓ છો તે ફરજિયાત મને ગમે છે ગમતું નથી એટલે ગમો ને અણગમો ઉભો થયો છે શું થયું છે કુદરત ઉપર ગમો અને નફો તો ક્રેડિટ જો તમારે જોઈતી હશે તો ડેટમાં ડેબિટ ખીડ રાખે પાલ છે નહી નહીબિટ ઉપર જો ખીડ રાખશો તો ક્રેડિટ આવશે ને જોડે જોડે છે એકાદ વખત વધુ ફૂટ જાય તો ખરી મોડા કેવું લાગે દુનિયામાં એને મરજીયાત માની રહી બેઠા છે અને મરજીયાત ખબર જ નથી જે મરજીયાત છે આવું ફરજીયાત ઉતારો છે એનો વિચાર મારે ફરજીયાત છે કેવું છે હું તો મારા મરજીયાત જ હો કેવું હે અહી આ તો એમને દર્શ તમને સમજાય ની આ વાત બઉ અઘરી લાગત નઈ સમજાય આ બધું ફરજીયાત છે જો વખતે કરો સમજી લો કે જગત આપણમાં ભાગ માં ફરજીયાત છે તંદુરસ્તી જતી રહે તો ફરજીયાત છે પણ ફરજીત કરીને આપડે એનો અર્થ એવો ના કરીએ કે આપડે મન બગાડીએ કે જે થવાની છે થશે એવું ના બોલાય આપડે એ તો મોટા મોટો ઇગોજમ કર્યો કેવું થવાનું છે કેવું કે ભગવાન ના ઓળખા હોય કૃષ્ણ ભગવાન નું નામ દેવું જોઈએ કૃષ્ણ માટે કઈ પણ કરવું જોઈએ એ બાજુ એ બાજુ કરવું પડે મરજીયાત તો પર ફરજીયાત આ છે જ તમને કયું ગમે અમારા સાથે બઉ હાઈવ નહીં કરો ને ચાલે ફક્ત તમારે હાથ દેવાની જરૂર હા હા છૂટી ના જોવો છે હાથ દેવાની જરૂર તમારે દુકાન પર જવું પાછું આવું ટાઈમ થાય તો આગળ ફોન લઈને અગર તો બીજું કોઈ કાગળ વાગડ ઓફિસ નું જે બધું કામ હોય એ કારખોના કરતા હતા બધું જોઈ લેવું કારખોના કારખોના એવું ના કહેવાય કે આ બધું ફરજિયાત છે શું કેવાય આ જ્ઞાન તો તમારે જાણવા માટે કાર છે એવું કે ફરજીયાત નું જ્ઞાન તો આપડે સમજવા માટે જવાબદાર માણસ ને કોને જવાબદાર માણસ બે જવાબદાર ફરજીયાત નું જ્ઞાન કેવાય ન તમને કેમ લાગે સમીર લાગે નહીં એ સ્ત્રી કહે છે જ્ઞાન વિજ્ઞાન થાય છે શું કયું એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે ક્યારે જ્ઞાન થાય વિજ્ઞાન અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને બધું તમને લાગે છે ફરજિયાત છે પુરસાદ કરો પુરસાદ કરો બધે બધા ધરવાળા પુરસાદ કરો પુરસાદ કરો આ પુરસાદ ભ્રાંત પુરસાદ છે શું છે તમને એ ખબર છે એટલે આ જે હું કરું છું એવો પુરુષાર્થ જે કરીએ છે ને તે ભ્રાંત પુરુષાર્થ છે સાચો પુરસ્થ પુરુષ થયા પછી અત્યારે તમને પ્રકૃતિ નચાવે છે કોણ નચાવે છે હા અને પ્રકૃતિ નો ન થાય તેને ટીઓપીએસ કહેવાય છે ટોક્સ નું ગુજરાતી શું ક્યાં છે હું છું મને ટોપ કમાશે કે આપડે સમજવા માટે કહીએ છીએ આ તો આપડે સમજવા માટે કે આપણી શક્તિ કેટલી છે અશક્તિ કેટલી છે શું જાણવા જેવું છે શું નથી જાણવા જેવું મારો આત્મા એટલે હું છે જ્ઞાની એ મારો આત્મા છે એનો અર્થ જ્ઞાની એજ હું છું શું કેવા મારે જ્ઞાની કેવા હોવા દે ચાર વેદ થી ઉપર ગયેલા હોવા જે વેદમાં રહેલા ચાર વેદ જયારે પૂરા ભણી રહે ત્યાર પછી વેદ ભરનાર ને શું કે આવું કે શું કે કે તું ચારે વેદ ભણ્યો પણ તું આત્મા ઘોર આત્મા વેદ માં આવે વક્તવ્ય કરી શકાય એવું હોય તો જ આવે વર્ણન કરી શકાય એવું હોય તો વેદ આવે એવું છે નહીં આત્મા ઘોર તું કે જે વેદના ઉપરી છે તે છે ચારે વેદના ઉપરી એવા જ્ઞાન તમારા જેવા જૈનો ના પણ અનુયોગ છે એ શબ્દ્રમથી શબ્દ્રમ નો અર્થ ગરીબ છે એ જ્ઞાન કરાવડાવે શાકર ગરીબ છે એમ કોઈ કે એમ તમે કહો કે ગરીબ છે એવું મને તો જ્ઞાન થયું કે છે હા એ તો આપડે ખબર કરીએ છીએ સાકર ગરીબ છે એ વાત સાચીએ છે અને જ્ઞાને તમારું સાચું છે પણ પછી પ્રશ્ન પૂછે ઘરી એટલે શું તો શું જવાબ આપવો કેમ લાગે ઘરી એટલે એતો મને કઈ ખબર નથી કારણ કે ભાઈ ખરો મોરા મૂકીએ તો ઘરી એટલે શું એમ કહી શકે શું કયું તે એના ચાર અનુયોગ છે તે ગરી છે સાકર એટલું નહીં કહ્યું છે પછી ભવિષ્ય એ અનુભવી નું કામ છે કે જેને ઘાકર નો અનુભવ કર્યો છે એનું કામ છે સર્વમાન્ય હતા ક્યુ હતું સર્વમાન્ય કોણ હતું સર્વમાન્ય એમને શું કહ્યુંંત્રો પેલા રાખજો કે આમ કરી ને બેઠા હોય ભગવાન પગ ચઢાઈ ને કોઈના ડેરાસર માં સાથે જોડે લક્ષ્મીજી બિહાર હોય ઢેરાસર તો બધા એક જાત નું ના અપાય છે એ લેજો ક અગ્ય સીની શું થયું મારું કહેવાનું કા અહંકારીઓ કરી અહંકારીઓ ભેગા તો થાય ને પણ તેટલા માટે સાયન મંત્રો ભેગા બોલે ને તો નહીં થાય સારું એના જુદા જુદા જોઈએ અને જ્ઞાની પુરુષ એ તો કૃષ્ણ ભગવાન કે આત્મા છે કારણ કે જ્ઞાની પુરુષ તો આત્મા બોલે એવું દુનિયા બીજો કોઈ બોલે જેને ઇગોઇઝ થયું હોય એને બોલવાની આ તો તમને સમજવા માટે કહીએ છીએ બાકી અમારું તો ઇગોઇઝમ ખરાબ થયું અમે તો લઘુત્તમ પુરુષ હોય કરતા નાનો કોઈ દુનિયામાં બીજો કોઈ જીવ નથી અને ગુરુ તમે જ છીએ અત્યારે કલાક બેઠા ને તો કેટલા પાપ ધોવાઈ જાય ખાલી દેવાથી સાંભળવાથી કેટલો પાપ ધોવાઈ જાય જ્ઞાની પુરુષ નતો હાથે તો પાપ ધોઈ નાખે કરતા ભાવ થી નથી કરતા નૈમિત ભાવ થી કરે કેવું નૈમિત આ સમજાયું કરતા જે થાય ને ત્યારે કર્મ બંધાય ભગવાને બંધાય इना करता थियो योगता बनवू ज पड़े